આ તો ખરો બગાડ એક ચિંતા ના થાય આ જ્ઞાન ને વાપરજો કાલ થી શરૂઆત કરજો હવે એક દાખલો મેં આપ્યો નિકાલ કરવાનો એ તમને સમજે એ થઈ ગયો પૂરો દાખલો બીજો દાખલો આપું છું એક રૂમ માં બેઠા છો શું કરો છો અને બારના પર થયું એટલે તમે અંદર બેઠા બેઠા શું સમજી જાઓ આપણી જ્ઞાન આપણા જ્ઞાન ના શું કેવું તે વખતે કોણ આવ્યું કેવું આપણું જ્ઞાન શું કે છે ને કોણ આવ્યું આપણું જ્ઞાન શું કે છે જો બ્લડ સારું છે હવે ફાઇલ કયા નંબર ની છે અંદર રસીલ ખબર પડે એટલે બહાર ઉગાડીએ તારે ખબર પડે ઓ ફાઇલ નંબર ફિફ્ટી પચાસ નંબરની ફાઇલ આ આપણી જોડે સ્ટોર વાળો હોય મુસલમાન તે આવ્યો હોય આપણી જોડે હોય એ પચાસ નંબરની ફાઇલ આવી હોય એટલે આપણે સમજી સુ કેમ આવ્યો છે તારે કે તમારા મહેતાજી પૈસા નથી આવતા મારા સાઈન કોતરા ખોડ આપી છે મહેતાજી ને પીછે કેમ છે તારે કે એક એક કોતરે એસી એસી વધારે લખી રહ્યો છે શરૂ ને એસી ડોલર એટલે આપણે કહીએ કે ભાઈ આ બસો ચાલીને છે ઝઘડો છે આપણે નિકાલ કરીએ એને સેલેબાને બેસાડી અને કહીએ કે ભાઈ અમારી પાસે અમે કાંઈ એમના ઘરે અમારી પાસે આટલો બધો ભાવ ના લેવાય તો સિલેબર ભાવ વધી ગયા છે સાહેબ એટલે આ ભાવ લખ્યા છે તો પણ એનો નિવાડો લાવવો જોઈએ આપણે બસો ચાલીને બદલે પચાસ પોણસો એ સો એના અમારેથી લાવવો જોઈએ સંભાવ નિકાલ કરી નાખવો જોઈએ થાય એમ કે પછી રોપ મારું ત્યાં આગળ અને દુઃખ થતો હોય વધારે આપવા સમજબર ને કોઈને દુઃખ ના થાય અને વેહર ના બંધાય એટલું જ જોવાનું વેહાર બંધાય નહીં વેર ના બંધાય એટલું જ જોવાનું આપણે સમજબર ને એક કૂતરું છે હાપ છે વાઘ છે કોઈ વેર ના બંધાય એવી રીતે એવો હોય તો આમ છોડે નહીં આ દુનિયામાં કોઈ પણ જીવ નાનામાં નાનો જીવ હોય તેનો પર વેર ના બંધાય એવી રીતે રેજો સમજે એટલે એ શૈલીઓ પછી જોડે ઘેર ગયો આપણે જોડે ના ઘેર અને તો આ મોટું કકડાટ થઈ રહ્યો હું એટલે આપણે તપાસ કરી કે શું છે ભાઈ તો આગળ જોડે જાય ને તો શૈલીઓ પેલા સાહેબ શું ક્યાં જોડેરા ભાવ વધી ગયા છે મારે નહીં ચાલે ક્યાંક મારી પાસે પૈસો વધારે નહીં અપાય શૈલીઓ તો પડે પછી તમે નિકાલી કરવા માંગતો નહોતો એટલે કે તાર એક પૈયાએ ઓછી નહીં લેવું તમારે જે કરવું તો તમારે પૈયાએ મારે લઈ લેવાનો ત્યાં પેલા સાહેબ કે એક પૈ હું તને આપું નહીં બે ખૂબ બાધ્યા કી સાહેબે કહ્યું કે તું મને ઓળખતો નથી કોંગ્રેસના મોટા માણસ છો પણ હું શું કરું કે સમગમે એટલા મોટા હોય પણ મારા તો ભાવ વધી ગયા એટલે શું કરું પેલા મોટા માણસ જણી દબડાવે છે આ દબાયો નહીં મોટા માણસ જણ થયા ક્યાં અમ રૂપિયા બધાએ અને કે લે તું અડી જો તું અડું તારે તું સાહેબ દેવ હાથ હોય કેવું બોલે તો પણ સહેલી તો ગાંઠ્યો નહીં લઈ ગીધા સાહેબ ને એટલે સાહેબ સમજી ગયા નાગો મુખ લઉ આવું આવું વ્યાજ ના બંધાય નિકાલ કઈ નાખવો સમજ પડે થઈ ગયા બે દાખલા ત્યારમાં કઈ અઘરું લાગતું નથી ને તને હવે પાંચમી આજ્ઞા આપું છું સૂર્યકાંત તમારે બેંક માં સુધાર્થું કાઢ્યું છે મકાનતા જ નતા આપડે સુધાર્થ છે એટલે છોકરા સૂર્યકાંત લેવાય નહી એટલે આ પેલું બધું જે નામ પર હતું ને તે વ્યવસ્થિત તાબામાં ગયું કોના તાબામાં ગયું એટલે વ્યવસ્થિત બધું એનું પતાવી દે છે સમજો ને આવા તો શું આપણે કરવાનું કે આપણા શુદ્ધાત્માના તાબામાં શું રહ્યું કે શુદ્ધાત્માનો ચોપડો એ છે છઠ્ઠી આજ્ઞા શુદ્ધાત્માનો ચોપડો પહોંચવાનો કે શુદ્ધાત્મા ચોપડે શું લખવાનું કે જેટલી તમે આજ્ઞા પાડશે એટલી ત્યાં દબ્ય થશે પછી પછી કાયમ સહજ થઈ જશે એની મારે જેમ દવા ફત કરતા કરતા જરાક હેન્ડલ મારવું પડે પણ પછી થઈ જાય ને એવી રીતે આ સમજ ને બીજું આપણા પુસ્તકો તમને થોડા ઘણા મળ્યા નહી મળ્યા છે ના હોય તો મંગાવી લેવાનું હવે એ તો આપણી વાત છે ને તો એ સુધાર્મા ખાતે સુધાર્મા તો આપણે જમે થાય સરુ છે તે દાદા જો હોય તો દર્શન કરવા જઈએ તો બહુ બહુ મોટી રકમ જમે થાય ખાલી દર્શનથી આનાથી જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થઈ જાય સર ને એટલે દાદા જો હોય તો આગળ બસો બસો ત્રણસો પર છે તો હોય તો પણ ધ્યેય આવવું સર્જો પછી જતા રહ્યા પછી દાદા ફરી ઇન્ડિયામાં અહીં દર્શન કરવા આવે છે આયા કયા ગમથી ડાક્ટર ભાઈ એ જેટલા કલાક પરિચય કાઢી ને એટલો આ લાભ બધા થશે કયું કયું કયું કે આપડે થશે એક તો જેટલી આપણા છે મોકલીશું અમે ઇન્ડિયા થી બધા આવે છે ને ઇન્ડિયા થી પોસ્ટ આવે છે ને બઉ ખર્ચા જોકે પુસ્તકો તો ફ્રી ઓફ કોસ્ટ છે આપડો પણ પોસ્ટ તો બહુ પૈસા લે છે અમે કાલનો દિવસ છીએ કાલે જેટલો લાભ લેવાય લેજો પછી પરમજી છે તમારે પૈસા કરતા નથી બીજું ફ્રી છે સમજબુ અક્રમ વિજ્ઞાન એ તમે બધું મંગાવી લેજો સમજબ્રેસ આપશે શૈલેષ ખરેખર ખરેખર શું છું આવે આમ તો બંને બંને બંને આમ તો આપડે કઈ ખરેખર તમે કોણ છો તક હું તો સૂર્યકાંત છું આપડે સૂર્યકાંત તમારું નામ તમે કોણ છો તક ના છું એવું જે ખરેખર બોલતા હતા આપડે એ જ ભ્રાંતિ હતી શું હતું અને એ ઈગોઈઝમ હતું જ્યાં પોતે નથી ત્યાં કરવો એનું નામ મમતા આજ ઇગોઈઝમ આ ગોઈઝમ ખલાસ થઈ ગયો કર્યું રહ્યું બે પ્રકાર નું ઈ ગોઈઝમ એક નવો હિસાબ બોધે કર્મ બોધે આવતા બહુ માટે તે ઈ ગોઈજ એને ચાર્જ ઇગોઇઝમ કેવાય છે અને બીજું પ્રહ ભોગવાનું ઇગોજાર્જો સમજ પડે કરવાનું બધું કર્યા કરશે એટલે કર્મ નહીં પહોંચે આવે અકર્મ સ્થિતિ જે કૃષ્ણ ભગવાન કહ્યું છે કે કર્મ ને અકર્મ અકર્મ સમજે અકર્મ એટલે શું સૂર્યકાંત બધું કરે ખરું છતાં કર્મ ના બંધ થાય સમજ જે બંધનારો કા થઈ ગયો અહંકાર હતો તે ગાઢી ગયો આપડે આત્મ ધર્મી થયા હવે આપણે અમે વૈષ્ણવ છે કે શ્રમનારાયણ છે કે જૈન ધર્મી છે શિખ ધર્મી છે એવું કશું રહ્યું નહિ આપડે કયા ધર્મ થયા આત્મધર્મી એટલે મુસલમાન માં આત્મા દેખાય કે ના દેખાય મારો ધર્મ ક્યાં સુધી આવ્યો હવે હા એટલે આજે અત્યાર સુધી બહિર મુકી કેવો હતો બહિર્મુખી એટલે ભૌતિક સુખો ને જ પોતાનું સુખ માન્યું હતું એટલે બાર જ ભટકતું હતું બહિર્મુખી સ્વભાવ છૂટી ગયો અને અંતર્મુખી થયો આવે અંતરમુખી એટલે હું શુદ્ધાત્મા છું એ બેસી ગઈ પ્રતિ બેસી ગઈ શું ગયો પ્રતિ દશા કઈ થઈ ત્યાં અંતર્મુખ દશા છૂટી ગઈ આરે બહિર્મુખ દશા છૂટી ગઈ અને અંતર્મુખ દશા ઉત્પન્ન થઈ અંતર્મુખ દશા એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કઈ દશા ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સ્થાપન થઈ ગઈ અત્યારે પણ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કેમ બે કામ કરવાના ઇન્ટ્રીમ ગવર્મેન્ટને શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું પોતાનું અરે બહાર ફાઇલ આવે તો ફાઇલનો નિકાલ કરવાનો ફાઇલનો સંભાળો નિકાલ કરવાનો ફાઇલ ના હોય તો શુદ્ધાત્માનું ધ્યાન કરવાનું બે કામ રહ્યો ત્યાં હોતી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ આ ફાઇલો પૂરી થઈ જાય અવતાર દેવતરમાં એટલે ફૂલ ગવર્મેન્ટ સમજ હવે પૂછવા જેવું રહેશે કે પૂરું થઇ ગયું હવે ભગવાન મળ્યા પછી જ્ઞાની પાસે રહેજો તો એ જમાના તો શું કરે ગેર ને કહ્યા આવે કે મોટા છોકરાની દુકાને બેસાડો અને હું મારા આત્માનું કલ્યાણ કરી લઉં એ જમાનો તે દો હતા તો તમારી પાસે પડી રહો તો તમારી ફાઇલો કરે ના આવે ફાઇલો એટલે આ પેલાનો કાયદો પડાયો એવો નથી એટલે તમારે શું કરવું જોઈએ કે એને બદલે હું સબસ્ટિટ્યુટ આપું એ થાય નથી એટલે કઈક બીજું તો કઈક કરવું જ જોઈએ ને એમ રાતે આઠો દાડો રોજ પડી રહ્યા નથી જો તમે આ સંઘમાં પડી રહો નઈ તો નિરંતરભાઈ જોડે દહેશન રહેવાનું થાય એટલે વાતાવરણ ઊંચું હોય મને જોવાથી નિધિ દાસન થાય નિધિ દાસન એટલે મારી શક્તિ ડિરેક્ટ તમને પ્રાપ્ત થાય અને એકદમ શક્તિ વધી જાય શું થાય તો તો બધું તમારે થઈ શકે એવું નથી એટલે હવે તમારે રાત્રે રોજ હું દેખાડું એટલું કરજો રાત્રે જ્યારે સુઈ જાઓ ગમે ત્યારે નવ દસ અગિયાર વાગે તે કરીએ આંખો મીઠીના દાદાનું નિધિ દાસન રહેવું છે વાંક્યો બી મેં ધાધા દેખાશે ભાઈ ખબર બરોબર ને અને કોઈને દખલ ના થાય એવી ધીમે રહીને આપણે કોણ સાંભળે એટલું જ ઝીણા અવાજથી હું શોધા સુધા બોલ્યા કરવાનું એમ કરતાં કરતાં સુઈ જજો તો બે મહિને બે મિનિટ કે પાંચ મિનિટ કે દસ મિનિટમાં જયારે ઊંઘ ને ત્યારે મેં રોજ ઊંઘાઈ જશે ખબર ને પણ આખી રાત નહીં પડ્યા કરશે એનું આ આ રસ્તો તમને સબ્યુટી દેખાડ્યું આ આવશ્યક છે ખાસ કરવા દેવું એટલું આટલું છે જોડે રહેવાય એવું નથી માટે શક્તિ વધી છે ને એટલે ભૂલીશ નહી ભૂલી દઈશ કે નહી બોલવું તારા ભાભી ભૂલી જઈશ એમ એમ જલ્પાઈ છે ના ભૂલવું સારું કરું એટલે આમાં યાદ કરીને પડે આજે રાતે પછી ક્યાં સુધી આવ્યું તમે જાણી અજાણી કર્મ કર્યા હોય તો તમારે ભોગવવા પડે તો કે તો પછી અજાણે તો કેટલાય કર્મો થતા તો પછી મોફ કેમ નું મળે ક્યારે એન્ડ આવે આ કર્મો નો કર્મ બંધ થઈ ગયા નહીં પહેલા કે તારે સારું જેટલું ભગવાન તો એ આવેવું પડશે ધરબ એ જગ્યા એ થાય મકાન પહોંચા જ ના પડે બંગલામાં જ થાય ગાડી વાડી બધું છે શું છે બહુ વખત થી મગજમાં ઘું હા ડિસ્ચાર્જ છે ચાર્જ બધું બનતું એકાગ્રતા આપડે બોલીએ ને આપડે પેલા જો હજી કરતા તો હતી ઇલા દેખાતું નથી કારણ હું જ કરતા છું મારું જ મને એવું તો દેખાય નહીં બધું દેખાશે અને મન આપ્યું મન લાઈ ને સમજ પણ એવું છે ને તારે ને હિસાબ છે હોંધો આવી ગયોગા થાય અમારો ફરી ભેગો થઈ ગયો સંતો નિકાલ કરીએ નહીં તો ટૂટું થઈ ગયો નથી લાગે પડી ગયું ને સારું આવું કેટલાક જનો હોધો આવે ને તો આથી તો બધાને થઈ ગયો કેટલાક લોકો કેટલું એ કેહવા ગયા આપડે જાય નઈ બધા ગયેલી જ છે તંત્ર જુદું હોય વિચારો જુદા હોય એટલે બધા છે તો શું મારી સુધી હવે ના ચાલે બધું હવે ચાલે હા મગજ ખરાબ છે તમારે મહી જ ચેતર છે ને તારા બાર જતા હેખાદ નહીં આવે એવું તને ખાતરી થઈ ગઈ છે ને ફોટા ને શું વાત સાહેબ લાગે પડી ગયું બધું સરસ નહી હાજ્ઞાન કાચું નહીં કરવા જોઈ ગઈ હતી પડી ગયું હોય તો ચા ભણે ખબર નથી નોકર ને તોડતા છે નોકર ને આપડે તોડી ના કે નોકર આપવા તોડવાની આપડા લોક નોકર ભાગ્યા નાનો છોકરા નહી કોઈ તોડે નઈ આ તો મૂર્ખા લોકો આપડા નિમિત્ત ને બચવા ભરે નિમિત્ત ને બચવા ભરે નિમિત્ત ને બચવા એટલે શું એનો કે મને નોર્પુ માં જ્યાં કરું છું મારે જોયું છે નાખે ભાઈ એટલે પછી ગ્રાઈન્ડ કર્યો તારે પેલો શેત તો કૂતરો તમારે આ કરેલું કુતરું છે એ કૂતરાનું આ બોડું અહીંયા કરે અને એવામાં મોડા ટપાલ આપવામાં કૂતરું આ બાજુ કુતરા કૂતરું છે એટલે એમને ખબર નથી કે આ કોને મારી પૂછી દે ભાઈ કોને કહી દે પૂછી કોને દેભાઈ દે ભાઈને મારવા મળ્યા મારે ભરે આપણા લોકો કુતરા નિમિત્તે બસું ભર્યું એને ખબર નથી કે આ કોણ કઈ એવું આપડે ખબર નથી કે આ કોને છોડ્યું ખબર નથી અને પેલા નોકરે કરી નાખી કરતો હશે હે જેમ કૂતરા કૂતરું જેમ બધું કરે ને એમ લોકો એક જેમ તો પંચાવન ના વાર ના મારે મારી વાઇફ ને સવાત જાણતા નથી આપડે ફ્રેન્ડ ના મળે શરૂ કરે ભવન જ નથી કે આ કાઢના લે પડી ગયા એમાં હા તો આપણે હમરે ના પડી જ કરીને જ કરી પડ્યો પડે ભી વધી પડે થોડીક માર્ગદર્શન મળશે મળે હા અઘરા નહીં થાય ને અઘાર ના થાય મા જ ફેમિલી એટલે બે હમઝેર નહી પડવાથી જ આબત છે પૂછતા નથી ને ભક્તો કઈ આના ના દેવા ને ખબર પડે ને કાલે હું આશીર્વાદ તમે કેટલા વાગે આવી જશો આપડે જેમ કેમ કે તને કામ કરશું ત્યાં જોયેલું કે કામ કરતો ચેતન પીછું પેલા તો આજે બધી આખો સંસાર ચલાવવામાં કારણ કે જે પાવર ચેતન છે કે પછી એ શેર ઉતરે છે ભરાય છે ચાર થયા જ કરે છે લોકો અહીંયા હાથમાં ખવાડે છે સ્થિર ભરવા માંડે છે આમ કરવા મારે અહીં હાથમાં છે જ નહીં આપડા માણસો અમદાવાદ ના શેઠિયા કલાક ચિંતા બંધ કરી દેવાનું બધું બહુ મોટું પોકાર છે તમારે હું કાયમ એની મનુષ દેહ ની ચિંતા ના કરે તો મનુષ્ય દેહ રહેવા નો તો આ જો જ્ઞાન લીધું તો મનુષ્યેહ રેવા ન તો ભાવ બિચારો ખરાબ ને અમારું નામ થઈ જાય તો નામ થઈ જાય ખરાબ વિચાર આવે ને ખરાબ વિચાર આવે ને અને આવો તો નિકાલ કઈ નાખે બરોબર આજ્ઞા છે નજ મળી ગામ દાદા પેલો આપડે આપીમીરી કઈક આપી શકાય તો કે એનું એનું જરા જરા માં સમજાવો आत्मा एव स अंदर धड़के बढ़ हाँ तो गो नहीं अंदर धड़के खबर पड़े क्या शुभ आ जगत बद कर बदाने जो करे એ જોયા કરે બીજું જોયા કરે ને જોયા કરે બે જાતનું જોયા કરે ને જોયા કરે જોયા કરે એટલે શું કેમને લાગે કે લોકો બહુ એ લાગતા હોય તો ત્યાં તો વિગતવાર જુએ અને બીજું જોવાનું વિગતવાર ના હોય જ્વાણવાનું જવાણવાનું વિગતવાર હોય અને જોવાનું બાધે ભારે આપણે બધા બાધે ભારે જોઈએ કોઈ કોણ છે એવું કઈ તપાસ નહીં કરવાની તપાસ નહીં કે આપડે જેમ ઝાડો જોતા હોય બધા ઝાડો પણ લીમડો કઈ કેવાય લીમડો છે આમતું જ જોઈએ જાણે એટલે વિગતવાર જાણે ડિટેલ્સ માં કે આ ચૂક લીમડો આ ચૂક્યો એમ તો ગણતા ગણતા બધી રહી જાય બધા આપડે કોર્સ નો ગાડી જતી હોય ને આપડે તો અમુક અમુક લાંબો લુ બધા રહી જાય બધા ચાલે એ દક્ષું કહેવાય ભગવાન દર્શન દક્ષણ વખાડે છે એટલે બધા દેખાતા જાય બાર એટલે એટલે ઝળકે પોતાની અંદર ઝળકે પોતાને જોવું ના બહાર એ બીજું આંખો વખ્યો હોય ને એ તો આખા શરીર જ એવું છે કે પોતે આગળ બધું કરીએ તો એને એને પેલા એમાં આત્મા પોતાના ઝળકે જ અંદર આનંદ સુખ ધામ ગરું ચૂક ધામ છે કોઈ જનની કમી ના નાખો એક મિનિટ જોખ પડે એક મિનિટ જો કોઈ ભગવાનનું સુખ પડી જાય ની છે તો વરસાદ દુનિયાનું બધા ચાલે કેટલું બધું સુખ કલ્પના ના કરે એટલું બધું સુખ હા હંમેશ આખો દિવસે એટલું બધું સુખ પડતું છે તો એમને કલ્પના તો ના થાય બધા જીવ હોય મુસ્લિમ હોય ગમે તે બધા જીવો સુખે સુખ ને ખાણ દુઃખ કોઈને પ્રિય ના હોય આફ્રિકનો ને દુઃખ પ્રિય હોય ખરું વાદળ ખો દરેક જીવ માત્ર આત્મા પ્રાપ્ત થાય તારે સારું રહેશે ને લાગે છે કેટલા બાઇલ છે તે હિસાબ છે એનો પણ તે જઈ શકે નહીં માસ કોઈ માસ જઈ શકે નહીં એટલું એવું વાતાવરણ બેનું છે વચ્ચેનું હા ત્યાં જ પકડી દે જ્યાં જન્મ આપે એટલે તેના માટે લાયકાત હોય ધરાવતો હોય તો અહી ત્યાં મૂકી દેજે તેઓના માટે દિશલાયક થઈ ગયા હોય ના થયા હોય તો અહીં મૂકી આપડા મહાત્મા લાયક થવા ને કારણ કે એને આવડું અવડું કરે તો એના માટે ખરા વિચાર નહી કરે એટલે લાયક થઈ ગયા તને ગાળો પડે તો તું ખરા વિચાર કરો એના માટે એટલે તું લાયક થઈ ગયે દંભાવ નિકાલ કરવાનો જેવી તેવી વાત છે શબ્દ નો અર્થ એવો થાય છે કે જ્યાં જ્યાં ફર્યા એ ભૂમિ એક બાજુ તીર્થરૂપ થઈ જાય લોકો ઇતિહાસ નોંધી રાખે ભગવાન દાદા ફર્યા છે એ પછી ચપાસ છે તરીકે ચપાસ એવું એમને માટે ઝોઝા ફર્યા તીર્થભૂમિ થાય માટે તીર્થશંકર કેહવાય ખરી રીતે ગુણથી શું તીર્થંકર એટલે કે એમને એક બે અવતાર ભાવના કરેલી કાં જગત નું કરીને સુખી થાય જગત કેમ કલ્યાણ થાય જગતને હું જે જ્ઞાન પાપે છે સુખ પામે જગત કેમ પામે એ ભાવનામાં ભાવનામાં જે કરેલી ભાવનાઓ ત્યારે આ તીર્થંકર અવતારમાં એને ઉદય આવ્યું ફળ આવ્યું એટલે પછી જે બોલે ને એ દેશના એ બોલે કે લોકોને મિસકી રાખ લે ફેરફાર થઈ જાય મહારમાં મહાનામ ફેરફાર થઈ એટલે બોલ્યા છે તે ઉદય માર્ગ એટલે નક્કી કરીશ તારે કેમ નું છે એ દેવગતિ નહી જવું દેવગતિ દેવગતિ માં ઘડા કરો પછી તમારા મોટા દેવ હોય એનાથી પાછા મોટા દેવ હોય એનાથી મોટા દેવ હોય એટલે પછી તો રાગ દેસ રાગ દેશો હોય બારી દ્વારપ હોય દેવ દેવા દ્વારકા હોય આપણે પૂછીએ કે મહેન્દ્ર આયા મહેન્દ્ર સાહેબ આવ્યા સોરો મહેન્દ્ર તાપ પધાર કર્યા એવું બોલે કર્યો એટલે જંગ કરે નઈ ગમે નહીં પણ દ્વારકા એવું જીતતો નથી આપડે એ વડોધાન હોતા નથી બધે યા તમને બઉ આનંદ છે કોઈ માસ ડૂબી ગયો હોય તો આ સંઘ પકડી રાખવો જોઈએ અને આવડો બળો એક માસ ડૂબી જાય ડૂબાવી દઈએ કેમ લાગે સંગ માં કઈ હોવું જોઈએ ભાઈ પૂછે છે સત્સંગ એટલે ખબર નથી સત્સંગ તો એક ડિગ્રી થી મળીને ત્રેસઠ ડિગ્રી ના સત્સંગ હોય એક જ પ્રકાર સત્સંગ હોય નહીં સત્સંગ એટલે સવારી બાજુ જવું અને સવારી બાજુના લોકોયોગ ભેગો કરવા અથવા એ સત્સંગ અને અવળી બાજુ જવું એ કુસંગ જો એક ડિગ્રી હોય તો સત્સંગ બે ડિગ્રી હોય તો સો ડિગ્રી હોય તો સત્સંગ દોઢસો ડિગ્રી ત્રણસો ડિગ્રી ત્રણસો સાત ડિગ્રી પૂર્ણ સત્સંગ ત્રણસો ડિગ્રી પૂર્ણ સત્સંગ ચેલો એક ડિગ્રી સાથે કુસંગ એવી ત્રણસો ડિગ્રી પૂર્ણ કુસંગ એટલે સત્સંગ સૌની બાજુ જવું દુઃખ ઘટતા જાય એ સત્સંગ કહેવાય દુઃખ ઘટતા જાય એ સત્સંગ કહેવાય અને દુઃખ દુઃખ ઘટે નહીં તે કુસંગ કહેવાય આપણા દુઃખ હોય તે દુઃખ ઘટે નહીં એ કુસંગ કહેવાય દુઃખ ઘટી જવા મળે એ સત્સંગ કહેવાય સત્સંગ એટલે દુઃખ ને નિવારણ કરવા માટેનું સાધન પ્રાપ્ત દુઃખો દરેકને જુદા જુદા પ્રાપ્ત દુઃખો હોય એક જણ એક જ પ્રકાર ના હોય પ્રાપ્ત દુઃખો નિવારણ કરવાનું સાધન કોઈ પણ પ્રકાર દુખ જ ના રહેવું જોઈએ દુખ કેમ હોવું જોઈએ એવો આ છેલ્લો સત્સંગ છે અહી આવો ને આપડે ફોન હતો પ્રશ્ન છે તમને અનુકૂળ આવ્યો પછી આગળ બીજો સવાલ પૂછતા રહેજો અનુકૂળ આવે અને સતિકૂળ લાગે તો ફરી વાતચીત કરજો કરું તપાસ કરવાની સુખ વધારવાનું નથી આ દુઃખો ફરી વર્યા છે દુઃખ ઘટે જેમ ઘટતા ઘટતા સંપૂર્ણ દુઃખ ના થાય દુઃખ જ છે મને સત્યાવીસ વર્ષથી ટેન્શન નથી માર મારે જેલમાં ગાયું તો ઘટતું નથી એમ નામ સુખ કેવાય સુખ એટલે નિરાંબ હોવો જોઈએ કોઈ પણ જરૂર ના હોય એ ત્યાં સુખ છે અવલંબિત કરો પણ અવલંબન સુખ ઘટતું જાય કેમ ઘટતું જાય તે તમાર કરવાની શું કરવાનું એમ કેવી રીતે ઘટતું જાય તપાસ કરવાની સમજવાનું ગીતો ગાયા ગીત ગાય તો સુધી પાંચરો રે પછી અનંતર ગીતો જ ગાકા ગંધડીગડાયગડાય ભગવાન ની ભક્તિ કરે કરી ડા પણ આવ્યું નથી ઉડતું ગાળ પણ આવ્યું છે અને અંદર જેમ કેવાય ઘરમાં હું આવું તો તમારા મતભેદ માં તમારા છોકરા પણ કહે કે પપ્પા લડતા હતા કાલે તો વન ફેમિલી કોને અર્થ શું કહેવાય અને લડવું લાયકું એ શું કહેવાય